खुद खुद करे जाए आटे पैसा गया आट्ला गया आटा गया तो जे લોભિયા ને ખૂચે લોભિયા ને જોયું હે વખત જોવા સંસાર નો પાર આવી દેહ વીર્ય વધે તો આત્મવીર્ય ઘટે એવું ખરું ચોક્કસ ચોક્કસ નહીં પૂછે છે જ્ઞાન પછી પણ ઘટે વધે તો આત્મવીર્ય ઘટેમ જાય જો વિચારો તો વિચારો સરસ હોય ધર્મચુર હોય તો ફાયદો થાય બિચારો તો એની મેળે આવે છે ને બન્યા એક સેકન્ડ પણ અન્યાય થતો નથી ન્યાય જ એટલે આપડે વાળી બુદ્ધિ આપણને બુદ્ધિ આપણે ફરતા હોય કે આને કેમ કેવાય એટલે આમાં મૂળ વાત કહેવા માંગે કુદરત નું આ બુદ્ધિ થી તમે જુદા પડી જાવ એટલે બુદ્ધિ આમાં ભોગવે નહી ભૂલ વર્ષ ના ન્યાય માં ભૂલથી ભાઈ ઊંઘ થઈ જાય આ ન્યાય માં હા રાત મોટર બિલકુલ પેલા નહીં પેલા મોટા મોટો ન્યાય છે ભગવાન નો ન્યાય છે ભગવાન ના હોય તો પક્ષપર્જ નિસર્ગ બે ને બે ગુણ્યા બે ચાર જ થાય એવું ન્યાય બે વત્તા બે ચાર થાય 2 ચાર થાય બે ગુ બે એ ચાર થાય ત્રણ ત્રણ થાય ગુકાર વધે સર બધા વધ ના ના ગુનાકાર વધે ના વધે આપે ગયા હવા મુ ચાર ગુલાબ થોડો ત્યારે કપે ગયા હતા હું તાપી ના ગયા જોતા ને આજે ન્યાય કઈ એને ઉંધવાનું પછી ઉંધા ન્યાય જ્યાય આપણને શું શું આપશે ન્યાય એ ફરીચર કરું અને પાણી સરસ થાય જવાબ આપવાના સરસ થાય બધું ડેવલપ થઈ ગયેલું હિંદર કેવાયું બોલે તો આટલી મતલબ થાય એટલે થાય ને એ તો ઉમર થાય એટલે થાય ને ભ્રમચેર કર્યું હજુ સુધી નથી બાબા અપમાન કરનારી જગ્યા છે ના જગ્યા સહી સલામત થઈ ગયું એવી કોઈ જગ્યા નથી અપમાન તાર કર અપમાન વાંધો ના આવે ત્યારે કોણ કરે એ તમે કોઈ બરોબર કે અપમાન જ છે તને ખબર ના પડે મને સંદાસ આપો પછી સંદાસ જવા નહી આપે શક્તિ આપે તો શક્તિ માગવાની પાંચવું અત્યારે સાત વર્ષે એવું જ અમને લખ્યું છે પુસ્તક પણ કે થમ કે નથી એ વાત બરોબર નથી કે અમને બધું બહુ એવી રીતે અમને જ છે એકલા ને અમને એકલા ને તુલસી નહીં નથી તુલસી તુલસી પણ અમને થી માને છે ન્યાય કરવો હોય તો આ જજમેન્ટ ની દ્રષ્ટિએ કરવો ન્યાય ભોગવવો હોય તો શું બંધ તે દ્રષ્ટિએ ભોગવવા ન્યાય ભોગવવા માટે આ દરમિયાન નથી આ ચાલુ દજમેન્ટ છે ન્યાય ભોગવવા માટે નથી ન્યાય કરવા માટે શું એમને વાત કરવા અને આપડે ન્યાય કરવો હોય તો પાંચ છોકરાને પાંચ પાંચ જુદા આપી દેવાનું ન્યાય આવો કરવો જોઈએ ન્યાય ભોગવવો જોઈએ કેવા કાયદા સર એ લોકો એક કાયદા એક જમત કરી છે રાજા ની ધનુ એ ન્યાય કે તારાજી ના પેલા કરી કે એક જ રૂપ છે સમજવાની જરૂર નથી જરૂર નથી મુક્ત થશે લોકો મોજ કરવા દેતા નથી કે લોકો ખાઈ પીને મોજ કરવા દેતા નથી આપવા બધ લાય સામાન સમાધાન થાય એ ધર્મ કરવો ભગવાન આપડે કર્યું નથી વિચારે આપડે એવું વિચારી જાય બધા શું થાય કાળજે ઘા લાગેલા રૂજાય રોજા એ તો જ મોસે જાય ત્યાં શીસે ને ગુરુ બધું આવડું આવેડું બોલે તેની આ દુશામાં નથી છૂટતી તો હજુ ને એમ લાગતું મારા કાકા બધી ઊંચે મૂળ છે અને નીચે બધી શાખાઓ છે સંતો છે બધા ફળ પાદલા ની દાસકાઓ ની કે છે અને મૂળ ઉપર છે હા ભાઈ બધું હા જો આતી વાતી મૂળ્યું તો છે લોકો દ્રેટી પગડી કે શું આવી વર્તકલ તેનાથી બધું આ ફુટે છે આ પાતી દી બધી આઈ છે ને આ બાજે ની તેનાથી બધું એક પાંચ્યું છે બધું બસ એક સંતાન છે રંગ લાવી આ છે આ છે આ ખ્યાલ કરે છે અંતર ઇન્દ્રિયો આશ્રમ થયા છે મેં એમને એટલે જ કહ્યું છે કે ગીતા ઉપર બધો દાદા દાદા સ્વામીજી આવ્યા તમે થોડા દિવસ થી કે છે કે દુરસ્તી કન્યાસી ઉપર નથી ક્યાં અધિકાર એવું જે આવડું આવડું થયાન્યાસી સંજે શું વાત નીકળી લાગ્યા કર્મ ની વાત નીકળી પછી ના ઈશ્વર હે જયારે પાણી લાગે ઈશ્વર હે એ તો ગંડ કોણ હા મારાજ બરાબર તમારું તમારી પાસે બધું દેખાડ્યું પણ પુસ્તક માં હોય નહિ અધા તો વિચાર કર્યો છે બધા અપશ્રમ ભરવું છે બધા અપશ્રમ ધ્યાને ન્યાય કેશો કે ન્યાય ને ન્યાય નહીં કે બન્યું છે નિર્વિકલ્પ થવું છે તો શું બને છે ન્યાય વિકલ્પ થવું હોય તો ન્યાય ન્યાય વિકલ્પિત વિકલ્પી ન્યાય હોય થવું હોય બન્યું શકે એટલે ભગવાન થવું હોય હા આ બાજુ જે બન્યું હોય ન્યાય લખેલ થવું હોય શા રજર પાઠ કર્યા કરવાનું ક્યારે પછી સાહેબ સાત શું પાછલાય હાર ત્યારે બંધ કર્યું આપડે બરોબર એટલે પછી જયારે જો ઉપર યોગમાં સવારે સડાય બંધ થઈ ગયેલું ત્યાં સુધી આ શરીર સ્થળે નહી થાય સ્થળે કરે પછી જીવ ના ભાઈ ડાક્ટર કે નહીં કઈ સં્યાસી જેટલા એમને કશું દેવું નહીં દેવું કશું સંદેશ આપડે માગે માગવા આવે હોય તો લોકો ભમાયા ચાલુ પણ પોતાના થોડા સાથ માટે પોતાની થોડી લાલચ કાઢવા માટે લોકો ને ભમાઈ મા લોક ગમી ગયું શું કરે બિચારું લોકો ને જરાક લાવેલી હિન્દુસ્તાન બાબા બાબો નથી બાબો સારો તો કલાક લઈ જ એક કલાક લઈ જાય છે તે તો કઈ જુઓ ઈગે તો આજે ખાણા ઘટ થશે બોલ બોલ છે આપેલી હોય એ મિલગતે નાખતી અધિકારી બનતો હોય એ મિલકતે ને આપી અધિકારી ના બનતા એ દીકરી આપડે બિલાજી ગાય પકડે એના કરતા આપડે ત્યાંથી લઘુ ઉપયોગો એને કામમાં કામમાં કામમાં રાખીએ શું કરું શું બરોબર લાવ્યા બિલાસી જીવન આપણે ગંદા પૈસા આપડે બાપદાને આપી દે પણ પછી અમારી પણ જે છે આપીએ ઉંધા છે બઉ જાતના દારૂ આ તો ઉતરે બીજા પાણી લેડે ને મળતી બેસાડું પડી જાય તમારે ગાતા છે ને લોકો ના કુસંગ જ છે બધા પોતાના સ્વધર્મ ભૂલી જઈને આ બધાની સાથે થાય કુસંગત કેવાય લાગશે ને આગળ કર્યો છે ભેગા થયા છે બરોબર ભાવના નું આ તો ઘણી બધી હજાર કરે છે ને કઈ રીતે કરે છે જેમ પેલા માં બિલ તૈયા કરે છે લોકો ને હજી નો કરવા બહુ ખબર નથી ખબર હવે કોઈ નથી દાદા કોઈને બહુ ખ્યાલ નથી એટલે આજે જરા એનો વિસ્તાર કહેજો આજે આજનો સંસારીઓને પેલા ને અજ્ઞાની નવ કરવી ગુલામિ નહી આ ભાઈ ન કરવી પણ નો કરવી જો ત્યાંથી સમજી ગયો એટલે જરાબી સાંસ રહ્યો રહ્યો તો આકાર બધેવા નથી તું આ તું આકડો નહીં રહે તો આકાર બધે ડબ્બો હોય ને માગે ત્યાં તો ચાલતું હોય ડબ્બો નાખે ધરે અમારે કેમ બોને તમારે એટલે શિલા માં એવું એનું કરોગ જે થાય છે એ કરે એ ભાવ કર બધાય છે એને પોતે જાણી અને સંભાવમાં લાવે છે એનો પૂછાય લાવવાનું પણ કર્મ ને એ લાવવાનું પણ કર્મ ને અધીન ને સર્વશક્તિમાન કર્મ જ વધારે સર્વશક્તિમાન થઈ જાય આ પુરુષ માં જો આ પુરુષાદ ના હોય તો પછી કર્મ જ સર્વ થઈ જાય હા એ બરોબર છે બે પ્રકારની પ્રગતિ એક સાધવ પુરસ્થ પુરુષ થયા પછી પ્રગતિ આ ભ્રાંત પુરસ્ત એ પણ પ્રગતિ થાય तो आप सत्वती कर्मो करता अज्ञान नहीं करता अज्ञान धी करता આપડે પુરસાદ થયા જ કરે કે આપડે કરવો જ જોઈએ આપડે જ્ઞાન લીધા પછી પુરસાદ થયા જ કરવો જોઈએ ને થયા જ કરે આપડે ન જ કરે આપડી આપડે નિશ્ચય કરવો છે કરો છે એવું પણ ભાર ના રહેવું જોઈએ ના ના ભાર ન जाती है की प्रज्ञा ऐसी प्रज्ञा ऐसी प्रज्ञा जब मिलती है तब सत्कार सब कुछ आपका हो जाता है <स्थार्था> बनता है आज कठिनाई यही है कि प्रज्ञावान बहुत कम है आज कठिनाई ये है कि प्रज्ञावान बहुत कम है बुद्धि ही भरे है सारे है प्रज्ञावान बहुत कम है પ્રજ્ઞા જાગને કે બાદ સારા સંસાર બદલ જાતાંકા સાહસ લંકા સાંકા लोका साहब लौंका साहब लोका साहब के बाद ये लवजी लुका था, लुका था। हाँ लौका साहब हाँ और लौका साह ने ये मूर्ति पूजा के बारे में कुछ विरोध फिर उसके बाद ये लवजी धर्म सी धर्म की मुनि नौकाशानी पक्षी नौकाशानी धर्म नवजी धर्म मुनि एक पक्षी था ये स्थानवासी हो गई સ્થાનક વાસ્યો હા નોકા સ્થાનક વાસી બને સ્થાનકવાસી કે બાદ સતરસો આચાર્ય ભિક્ષુ ને તેર પથ ની સ્થાપના પહેલા લાખાશાજી સ્થાનકવાસી જો આજ હા ચવરા એક બહુ ક્રાંતિકારી નય છે એક પુસ્તક મેં આપ વિચાર વર્તન કંઈ દેખે તો વિશ્વ વિચારોની થોડી पेरे निए निए। पेरे में बात करी बात दादा ना निधि निरंतर प्रश्न पूछो आपकी बात गलत बात होती सब ठीक है नहीं हम बात की बिल्कुल भटकाने वाली बात होती है कृपा करता है मतलब शक्ति पात का ऐसा करता है उनकी बात शक्ति भी है क्या बढ़ेगा उनके साथ તબ લગ બોલતા કે હમ સત્ય વાત કદર હૈ બળી ગલત બાત કરતાન મેહનમાં આપશે કુ ગાના ચોથે સંતા નિર્ભર આદમી કો કરતા આપ ક્યા વિશ્વાસ કરે એટલે તમે શું વિશ્વાસ કરો તો સમોહિત કરવામાં કોઈ સબકો સોરી સાધા કાર આદર રહેતા સા પંદર હજાર આદમી કો સંબોધિત કરવા ને તો મસ્તિષ્ક મસ્તિષ્ક જાગૃત નહીં સંબોહિત કરવા મસ્તિષ્ક નહીં જાગરણ પ્રક્રિયા નહી તો મસ્તિષ્ક કોશ રહે કોઈ દૂસરી ચીજ કે આલંબન ની જરૂર જ્યા લાઈન હોય હા બિલકુલ ઠીક એકાંતિકા ભેટ વિજ્ઞાન બસો ક્યાં કરોન કરોહન તો કિને ત્રાટક કા અભ્યાસ ક્યા તો કરતા પર સહી નહીં જનમોહન જાદુગર કરતા હા જાદુગર કરતા કરતા જાદુગર और ये सारे शक्ति पाठ और सम्मोहन करने वाले मुझे तो जादूगर ऐसी कम नहीं लगते बड़े जादूगर नहीं लगता हमारे यहाँ प्रेम प्रेम अच्छा है निरंतर चौनी चाहिए मुझे प्रेम और अनुग्रह ये तो ठीक बात है अनुग्रह करना भी ठीक बात है प्रेम अनुग्रह करना ये ठीक बात है प्रेम एक आया है ऐसा कर दिया है प्रेम चालू हो हाँ सिर्फ शक्ति पाठ किया शक्ति पात करने वाली मुस्लिम भी होता है ऐसा पार्टी भी है एक दिल्ली में एक आदमी आया नहीं है वो, सब, वो, वो, वो, सब के। मार में बेहतरीन मार्ग है मिठा मार्ग है સંશાય વિપર્યાય અનત વ્યવસાય તીનો મુખ્ય માર્કેટ પ્રતિકૂલ હોતા હોય ગુરુ લાદુ હા શક્તિ નહીં રાજસ્થાન ને એક દોહા કહે ગુરુ લોલું ખેડો ડૂબ્યા ભાગ પડા બેટ પથ્થર કી ના માનતા કે કોઈ બી આદમી કોંગ રોદાન બંધ હોના ચીએ ઠીક છે બહુ અચ્છા બંધ નો કુલ ભી કામ હોય સારી સમસ્યા આજ રોદાન આજ સારી સમસ્યા માનસિક તનાવો આજે સારી સમસ્યા આજે બધાને પ્રોબ્લેમ બધા રોદ ધ્યાન ઘરમાં જૂ લેવાની બનાતા બનાસ વસ્તુ બાંધલ ને સાથ બંધ કરેલા કોઈ કામ આશા પર બંધ તો બહુ અચ્છા આજ વાત કહેલી તમે આ પહોંચ્યો એટલે કે જીદા ધ્યાન સત્ય ઘણા બસ એકતા હોય કોઈ ગાડી લે મારે તો ધ્યાન અગર બી ધાર્મિક હોતા સહી અર્થને શાંતિપૂર્ણ જીવન જીતા અગર તો સભી સચ્ચા ધાર્મિક હોતા શાંતિપૂર્ણ જીવન જીતા હૈન મુને હાલ તો ધ્યાન રક્ત ધ્યાન કા કારખાના ચલ રહ ચાલ તો બહ રહ સારા પકડા હૈ ચલા આત્મજ્ઞાન એત્મજ્ઞાન હોતી આત્મજ્ઞાન કઠોરતા ની હોતી નમ્રતા દેખાતી નથી કઠોર હાય શાંતિ મુક્તિ વિદુતા વિદુતા હા વિદુતા મૃદુતા યાદ ન હોય તો આત્મજ્ઞાન થીંગથી રહી કમા કમા દઈએ હમક ગોલ હમક જમા નહીં હોય તો કે અમી કે ગલત બાતો ફાયદામાં આત્મ જ્ઞાન જાિણામ હોના બિના બિના કુ હોય બિના વિજતા કે બિના ધર્મ કા સ્પષ્ટ નહીં હોય એ બહુ સુંદર સૂત્ર સંતારી ધારા સંબત ધર્મ કે ચાર દરવાજે શાંતિ મુક્તિ અજ્જય મધ્ય શાંતિ ક્ષમા મુક્તિ નિર્લોગતા આરજવ ચાર સ્વાહાર એમને પ્રવેશ નહીં તો આગે ધર્મ ની વાત તો કહી હ શક્તિહન આત્મજાગરણ વાત સારી છે તમારી પાસે કે સંબોહન નથી શક્તિપાત નથી કેવળ આત્મજાગરણ વાત છે જાગૃતિ કે આત્મજાગરણ બંધ હોના ચીએ બંધ હોવા તો હમ માનેગા કે પર આજ કે ધાર્મિક તો એ બન ગયે કે પચાસ વર્ષ ધર્મ કરે થી ધ્યાન મી ગયા દોન સાથ સાથે ચાલુ ધર્મ ચાલ રહ પચાસ વર્ષથી ધર્મ કરે ચાલુ કરું કે આનંદ અવશા થાય ક્યા દુજા પ્રગતિ ની આ દુજા ન મન હોય છે મન સો ચા અનંત વાર કરી પણ કાર્ય કર્યું નહીં કરિદ્ર્ય નહીં બોલે જતા ક્રિયા તો હોતી હોય ના સાધુ કા દેશમ સાધુ રાહુ ની ક્રિયા અનંત જનમ કામ પર શુભ કામ નહીં અનંત જબ્દ બહુ ક્યાં હમને એક વાત નહીં અપવાસ નહીં એક એક કરતા હું દસ મિનિટ એક આપણે કરે નથી અને હું ભરત માં સમૃદ્ધિ એક કરું છું નથી